મહિનો દેર મહિના થાય પછી કંટાળો આવે જ્ઞાની પુરુષ રરિયામાં આવે ના ભરેલો મત વાળા હોય તમારા હૃદય કામ એવું કિંમત રહી ગયો અજ્ઞાન અજ્ઞાન થાય કોને આપેલા આપતા આપી છે હજુ પરમ દિવસ એવી વાત કરી કે દાદા ભગવાન પ્રભુ રૂપ છે જયારે આમાં અંતર્મુખ કાર્યવાહી માં બેઠે છે ત્યારે અંતર દ્રષ્ટિ થી એ પ્રભુ અનંત આત્મા ઉદ્ધાર કરવા છે જ્ઞાનવિધિ છે આ શબ્દ જ્ઞાનવિધિ નો માણસ આ ચાર ગતિ છે ચાર ગતિ ચતુર્ગતિ કેવાય છે ઈતર જે દેખાય છે જે કેન્દ્ર થી મળે પાંચ દિવસ દરિયામાં જ્યાં દેખાય છે એ બધા જ સિર્યં છે અને ચાર જાતિ ગતિઓ છે ચાર ગતિમાં કોઈ કર્મ વધી શકે એમ છે નહીં ફક્ત મનુષ્ય લોકો એકલા જ કર્મ વધી શકે એમ છે બીજી કઈ ગતિ વાળા કર્મ વધી શકે નહી બીજી ગતિ તો ભોગવવાની છે અને ઉપર વધારવાનું મારે ભૂતકોટ જાય જો પાછળતા કર્મ કર્યો હોય પાછળતા પછી નરગતિમાં રાક્ષસિંહ રાક્ષર હ્યુમન ક્યાં નહીં કહેવાય કે તમે આ ભાઈ ની ઉપર ઉપકાર કરો તો તમારો ખરાબ વખત વધારે એ કરે ઉતો ઉપકાર તો ના કરે અને ભરી એનો ગકરા ભરી તાર પર કંઈ હોય તો ભરી વાતમાં ઉપકાર કરો સરકારી ઉપર કર કર્યા જ કરે એ સુપર હિમત કેલાય કેલા અને તેના માટે દેવગતિ પર રિઝર્વેશન છે અરે દેવી રિઝર્વેશન ક્યાં હે તો મે દેવગતિ કા રિઝર્વ કરી પર કરે છે જયારે પુણ્ય કરે છે કઈ દવાનો છે ડેબિટ પૂરું થાય તેવું પૂરું થાય તો રકમ પૂરી થઈ એટલે ફરી પાછું કયા કરે છે થાય આટલું વધારે છે કે વધારે છું કરવું પડશે તો આગળ જાનવર માં કેવાય બરાબર તમે બરાબર બરાબર સરસ ના ના રાતે મહેમાન આવે ને 11 વાગે 10 12 મહેમાન આવે ને તો તમારે કોને આવો બધાય બધાય પણ મનમાં એ તરકેટીમાં આય આ એ તો ચાલ તો થરની જ જતી મહી મનમાં એમ થાય કે કઈથી હું આ કરે અંદરથી પણ એવું જ રહે છે અંદરથી પણ એવું જ રહે છે અંતર થી પણ બગડતું નથી દેખાતું નથી પણ રીત છે તમે આરોપી તમે વકીલ એને આરું થઈ ગયું ગુનો તમે પોતે જજ હા તમે પોતે આરોપી તમે પોતે વકીલ ગુનો લાગુ થાય ગઈ મનોમન સાક્ષી મનોમન સાક્ષી છે આ તો મનોમન સાક્ષી છે મનોમન સાક્ષી છે આ તો એવું કેવું થવા નથી એવું તેવું નથી તમારા વાર ના થાય થવાનું હોય તો અમારી વાત થઈ ને કાગળ પુણ્ય બંધ્ય બંધ બધા પાપ ભૂ થાય કાગળ હતો પેલા બે કાગળ વિનય વાળા આવતા વિનય વિનય ચોરા નઈ ગતિ ઉર્જવું એટલે જલી હુ રસ્તી દોરડી હોય એમાં વલ ચડાવેલો એવું એવું હેઠળ આંબળો ચડાવ્યો હોય ને એ રહે છે એવું રે છે અતલી આ થી દોરી હોય એવું નઈ જે કતે મડી મડી ગઈ જલ્દીને ઓમરોગ ને કીધું ને એટલે ગોડી પર આમળો ચડ્યો હોય અને બરી ગયા પછી કેવો રહે એવું રહે છે મરીત માં અલગ નિર્લેપ નિર્લેપ નિર્લેપ અલગ ор નિર્લેપ અલગ ор નિર્લેપ કરતુત વિનાશક વસ્તુ કરતા પણ કરતુ કોણ કરે છે આ બધું કરતું આત્મા કરે છે કે બીજું કઈ કરે છે એ કાલે તો ઉદ્દેશ થઈ ગયો છે કાલે તો ઉદ્દેશ થઈ ગયો છે કે વ્યવહાર કરે છે વ્યવસ્થિત કરે છે આપે બૂટ કાઢી ત્રણ ચાર માથે બુટ પાડ્યા એનું રહસ્ય શું છે બધા હા માગી રહ્યા રોજ મારી ના દુખે એ માગ્યા છે પ્રસાદી થાય તમારે શું કરવું કે ઘર બેસી હું મારતો નહિ મારકડા ના હોય ગાય પાછો મારકડું હોય તો જ્ઞાન તમારે કરા હોય પણ આ લોકો પછાદી માંગે રથયાત્રા થયું ચાલો બીજો પ્રશ્ન આપે કયું ચિંતિત માનવ ઉપર દુઃખ ન કરવું સંભાળો નિકાલ કરવો આ રીતે દુઃખ પહોંચાડીને કામ કરવું તો મારા શું માટે તને કઈ પ્રસાદ ખાવાની ઈચ્છા થાય છે બેસાડો છો એ રીતે શું નોટ મળી શકશે મને શું મોક્ષ મળી ગયો છે માર ખાવા તૈયાર હોય અને આવું પોતા માર્ગ માગ કરે બપોરે વિનંતી કરે ને ત્યારે કોઈ બધા અમારે થતું કઈ મારે મારે રાખ છે ઈચ્છા તો થાય જ ને એટલે આવું છે કઈ તીતો નથી આનંદ મા જ્ઞાની પુરુષ બારકણા ચોર બાર રહેકણા ભાઈ જ્ઞાની પુરુષ હે એની દ્રષ્ટિથી લોકોનું કલ્યાણ થઈ જાય ખાલી દ્રષ્ટિ પણ એક ખેડૂતો નિશ્ચય તોય બેડા પાર થઈ ગયું છે આ શું છે સરાઈ ગયું આ પછી પછી પ્રશ્ન પૂછો કે થઈ ગયા હતા આ પ્રશ્ન જ્ઞાન લીધું છે આવી ગબરી નઈ હા ખબર ગર્મ પ્રેમ આવે છે મોડું ગમે કોઈ વહેલું ખાવું મોડું ખાવ ગમે મને કારણ શું ભાવ પણ બધા હે જાણવાનો સમજ કર્યું ને ક્ષેત્ર જુદું જુદું છે ઓડે મને તમે મને કહો મને ખબર નથી બરાબર એક જ મળવા હોય બધા નો તો ઓળખાય નામ ઉપર થી ઓળખાય કે છે ઈશ્વર ની પામા ની પદ્ધતિ આ જે આવે છે ને ગર્ભ એમને કયા પ્રમાણે ચાલીએ તો દારો વારે આપડો સમજો ને બધા જુદું જુદું કેતા હોય તો બધા જુદું જુદું હોય તો જુદું લગભગ બંધ રાખે અને ગમે તો લેવું પછી બીજો કૃષ્ણ ભગવાન ભક્તોને દુઃખ આપે છે પછી દુઃખી કરવા માટે સૌ સુ આપે છે આવું કરવાની આપે તો શું ખોટું તો સુખ જ આપેલું છે સંતો દુખ્યા ગાર ભર તો મળવું તો કઈ જાય દેવ પિતા જેવું કઈ જાય ગાર ભરી દુખી થાય દુખ તો વાર લાગ્યો અમને આપડે આપડે કહ્યું દરેક સુખ છે બધા માણસો ને દુઃખ પછી સુખ આવે સુખ પછી દુઃખ આવે એવું સાચી માન્યતા છે ને એવી માન્યતા છે પગાર મળે એટલે આપડા પગાર ભરશે સુખે છોડી મારી સેવા ફર્યા કરે શું સુખ આવતું છે સાચું સુખ પેલા જે પૈસા માં જે સુખ માન્યું આત્મિક સુખ મળે અધ્યાત્મ સુખ મળે એ સાચું સુખ એ કાયમ અને આ ભૌતિક સુખ ઉડી જાય ભગવાન આવું કશું કર્યું નથી આપડે આપડે ખાઈએ દુષ્કા વધારે દુઃખી આપડે થઈએ પછી પ્રશ્ન ભક્તો ભક્તો ને દુઃખ શાંતિ પડે છે થોડી પછી ચોથો પ્રશ્ન આ સમાજમાં વ્યક્તિ પૂજા થાય ત્યાં ચીક ગાય ખરું વ્યક્તિ પૂજા કરવી ના થાય એટલે વ્યક્તિ પૂજા કોને કેવાય ભૌતિક હોય પૂજા ના થાય જ્ઞાની પૂજ ની બધા સેવા થાય અને અમારે તો કરવાની જ નહીં વ્યક્તિ પૂજા અમારે તો ભગવાન પૂજા એ કરવાની અમારે તો પૂજા હોય નહીં ને વ્યક્તિ નથી માનતો પછી જેના દુનિયામાં કોઈ જાત ની ઈચ્છા ના હોય તેના આશીર્વાદ ફળે બીજા કોઈના ના પડે બીજા કોઈ ના ફે ને બીજા પાછળ જરૂર છે ભાગ્યાંબર થી અંદર નો આત્મા જાગે ખરો જાગતો તારી થી કોઈ જોતા હોય તો જરૂર નથી મને ખબર ન પડે મને મને ખબર નથી અંદર લખ્યું છે વગાડો છો વાજિનત્ર વધારે વગાડે એમાં નુકસાન જેવું હોય તો જોડાઈ વધુ નઈ ને તાલી ના પાડે તો વધુ નઈ ને તાલી ના પાડે તો વધુ નઈ ને પ્રજન વધુ નહી કોઈ જાત જરૂર નહી તારી ના પા જરૂર નહી વાતો કાન માં રેવા માટે વાજિત્રો તાન વાજીત અવાજમાં કાન માં રહે આ બીજું છે કે જીવનની સફળતા મેળવવા શું કરવાની જરૂર છે બીજો પ્રશ્ન કહ્યું કહ્યું કયા ભગવાન ની ભક્તિ કરવાથી ભગવાન જન ની દર્શન આપે કઈ લાઈન માં સફળતા કવી છે તમારા જીવન ની સફળતા બે લાઈન છે બંને સફળતા કવી છે અધ્યાત્મિક શું થાય તો આત્મા નું ભલું થાય આત્મા નું થાય ભૌતિક જીવનમાં જીવનમાં સમજાય છે તો અત્યાર સુધી તમને દેખાડે એટલું કરજો ને આ તમે દેખાડે એટલે દેખાય કારણ મોટું કારણ કારણ ના હોય તો કાર્ય થાય જ નઈ સમજો ને ના સમજ ને ઘટી વાંચી લે છોકરીમાં ખેતીવાડીમાં વરસાદ થાય અત્યારે આપણે જમીન તૈયાર કરી નાખી હોય અને પછી અનાજ નાખી દે છે પહેલેથી ગોળી દે છે એટલે બધા કારણો ભેગા થાય વરસાદ આજુ બી નીકળે સમજે કાર્ય થાય અને બધા કારણ જેવા થાય ખાતર નાખ્યું હોય બીજ ના ફળ ભૂલી બધું કે બીજે અસાધારણ કારણ છે કે બીજા બધા સાધારણ કારણ છે ઓછો બસો રાહ પડ્યો તે ચાલશે જરા ઓછી ખેડે છે તો એ ચાલશે ખાતર ઓછું ચાલશે પણ બીજ તો થાય ખેતીવાડી કરેલી છે સમજાય આ કારણ આવું કરે ને એટલે કાર્ય થવાનું જ છે પછી તારે બઉ જુવાની જવાની જરૂર નહી આપડે બી ભૂલી ગયો પછી તો આજે જોવા જાય મારું કેમ આ બધા વાર વખત ચાલે વાર વખત ધ્વા લઈ જઈએ તો તમે બોલાવો ખરા જાવ્યા છે એટલે આ જમીને મોકલ્યા સાં જ વગર લાયા હતા જમ્યા વગર પાંચ ટકા બીજો પ્રશ્ન છે એનો જીવ આવે કે જન્મ્યા પહેલો આવે જીવ થાય જીવ ગર્ભ જીવ ભાઈ પેઠા પછી તો ગર્ભ બંધાય ને તો પછી ગર્ભ જ ના બંધાય જીવ યુનિમો દાખલ થાય ત્યાર પછી ગર્ભ બંધાય ને તો ગર્ભ બંધાય એટલે ઘર નો બંધાય છે જીવને તો ચિત્ર પીધા ની જરૂર નથી જીવ તો હા આ મકાન ની આસપાસ ચાલુ મોટી અગ્નિ ગયો નથી બગડી જાય નઈ એટલે ધીરે નીકળી ગયો ખરા થઈ ગયો નીકળવા કરવા દેખાય નઈ વાગે ના દેખાય એ સુક્ષ્મ વસ્તુ છે જો બોલે એ આત્મા કેવો હોય છે હા વિષુભાઈ પૂછ્યું છે એવા પ્રશ્ન છે કે આપડે હમણાં કહ્યું કે સંકુલ ની દ્રષ્ટિ પડે તો પણ કલ્યાણ થઈ જાય તો પછી તમારા મહાત્મા દૂટ કેમ મારવો પડે કલ્યાણ થઈ જાય અમુક અમુક પગાર એ તાર કલ્યાણ થઈ જાય દર્શન કરે અમુક પ્રસાદ રીતે બધા રોગ નીકળી જાય આપણને એવું બને કીધું ટેકનિકલ ને એવું ના થાય ઈચ્છા હોય પણ કશો ફેર જ ના પડે અમને એનું કારણ શું ઈચ્છા હોય પણ એવું નઈ તમે કહ્યું ને કે દ્રષ્ટિ થી ફેર પડે દ્રષ્ટિ થી ફેર ના પડે તો બુટ થી ફેર પડે પણ તમારી દ્રષ્ટિ થી કે બુટ થી કોઈ ના થી ફેર નથી પડતો તમે કહ્યું ને કે દ્રષ્ટિ ફેર ના પડે એને બૂટ ફેર પડે અમારે તો દ્રષ્ટિ થી ફેર નથી પડતો અમારે તો એ તો નિર્જીવ છે આપડે તો જીવ વાળા છે આવું બધું હોય આ જળ ને પડે ચેતન કેટલા હોય એને પડે એટલે બધું જુદું જુદું હોય બધી મશીનરી મશીનરી માં એવો કયો ફેરફાર આવ્યો એક જ હોય પણ બાર જુદો જુદો હોય કોઈ રીંગણા જેવો હોય કોઈ જેવો હોય કોઈ દુધી જેવો હોય કોઈ કુહરા જેવો હોય આવડું મોટું થાય તો અમે કયા ના જેવા જેવા અમે કોના છીએ અમે દૂધી રીંગન તુડિયાત થાય તું તો કેવું પ્રૂફ માંગુ છું આ ખોકરા પૂછ ને હું પૂછવા બધા અત્યારે જ આવ્યો વડોદરા થી આવું છું હું તો અત્યારે જ આવ્યો વડોદરા થી આવું છું વડોદરા થી આવ્યો હમણાં આત્મા નું કલ્યાણ થાય છે તેનું ગૃહ થયું છે કે નઈ એ તું પૂછ્યું તો ખબર પડે તારા ગામના લગભગ સ્વાસ્થ્ય માણસો છે પછી એક બે વાળા હોય તો ગાડા હોય બધા એક એક હોય એ બધા કહે એના કરતા વ્યવસ્થિત જવાબ આપો એ બધા એટલે એટલે એને અહંકાર ને મમતા જતું એ પ્રૂફ ને તને ખબર નહીં પડે એ મમતા જતો કેમ ના પડે કે ના ખબર પડે તો અમને ચમત્કાર ના આવડે કેમ ને ચમત્કાર જાદુ કરો પડે જાદુ કરે અમે તો સંત જોયા છે દર્શન કર્યા છે એમના ચમત્કાર સાંભળ્યા છે આગ સામે જોયા છે એમના સાંભળ્યા છે આજ સામે જોયા છે આ એક સંતો કે છે એમની વાણી થી બધા આવે છે મહાદેવ શર્મા પંડિત મહાદેવ શર્મા અમારી સામે જ રહેતા હતા એક્સપાયર થઈ ગયા ગયા પામી ગયા ગયા ચમત્કાર તો પતિ ગયું અહિયાં એમની લીલા મારી પાસે બધા ભાઈ બોલે એ દાદા ભગવાન આમ કરી નાખ્યું નાખ્યું તમારો છોકરો પડી ગયો તમારી લીધે તમારી લીધે મારે એક કરોડ રૂપિયા ની મિલકત વેચાતી નથી તે વેચાઈ ગઈ આમ બધું બોલે પણ હું કઉ નામ બાકી એમાં ચમત્કાર નથી એટલા લાખ હજારો માણસ આવું થાય એ માટે કે ચમત્કાર અમારો નથી અરે દાદા કેટલાક માણસો એમ કે દાદા સવારે કાલે બપોરે આવ્યા હતા અમેરિકામાં શું બને છે અને સપના તો ઘેર ઘેર આવે છે સપના તો રોજ ધારા દેખાય છે આ બધું કર્મ છે તેનાથી શું કરવાનો હતો શું અમ તો બોલાવું છો પણ એવું બોલ જ નથી એમને સંડા શક્તિ નથી તેવો આ રીતે તમે સંત પુરુષ થયા અમે પાસ થયા એટલે બસ આખો દિવસ કઈ કઈ વિચારીએ કે ચાલો આજે આમ કરીએ તેમ કરીએ અમને આવો ધ્યાન ધરવાનો ટાઈમ જ ના મળે એટલે પછી તમે જ શું જાવ ને પેલા એટલે ઘેર બેસીએ તે આ બધું કર્યા કર્યું પૂજા નો શું ફાયદો કેમ કરી નહી ફાયદો સ્વર્ગ માં જવાનું મળે ને સ્વર્ગ જવાનું મળે ને સ્વર્ગ નથી મળે कार्य कर्मो जुवा पड़े पे रद्द कही कार्य सरल तर करेखा चेकम चेकि ना गो चेक चेकि આ બધું છે ને પહેલેથી ચોખ્ખું હોય ને તો વગર ટીકી ના પડે સ્વર્ગો પણ મુંબઈ વાળ જાય દવાખાના જે અહિયાં સ્નાન કરવું છે ખુરશી માં હું મારો જ ના કરું તો અમત પડી ને ચમત્કાર કશું બનાણી આ બધા જે ચમત્કાર ની વાત કરું ને મોરખ બનાવ લોકો ને મોરખ બનાવવાનું કારખોનું છે એટલે ચમત્કાર માની કોઈ નો માનતો નથી કાગળની કઢાઈ બનાવી લો અને તેની મે ભજીયા બનાવું તેની મેલ નાખી સ્ટવ પર મૂકી અને ભજીયા બનાવ જે તારીખ વધારે એવું બનતા છે મંત્ર મારતો ને એ રીતે બનાવતો તમારે કઈ મંત્ર માર્યો ત્યાં થયા રીત ના થાય આ આ સાથે વિજ્ઞાન નો નિયમ છે તેના આધારે આ થાય છે ના થાય આ તો કાગળ ની ઘરેમાં ભજિયા કાગળ ની બીજી બાજુ તેલ હર્યું નથી ત્યાં સુધી અંદર તેલ હોય ત્યાં સુધી ભરે નહી આવું વિજ્ઞાન બધા સંબંધો જાણે નહિ લોકો આખું હિન્દુસ્તાન હતા આમ કે જાય પડ જાય બધા વિજ્ઞાન માં કેટલીક જાણતા નહીં ત્યારે ચમત્કાર લાગે આપણને ચાર હતા એક ભાઈ મરી ગયા ઉપર ભગવાન છે ઉપર ભગવાન છે કે ફરી આવ્યો આકાશ પાકાશ આકાશ પાકાશ બધે ભૈયા કોઈ જગ્યાએ બાપો નથી બાપો